जन्म स्थान में उसको जन्म स्थान में उसको अब वो जुड़ो के अच्छे अगले चरण तो पता नहीं क्या होता है आधार कार्ड एप्लीकेशन અમેની ઘણી નો જો આ દાડરા એ દાડરા આ છે એનો એનો વાઇસલે ચેક કરો એનો વાઇસલે શરીરનો પ્રશ્ન છે બના કે બના કે બધી જે છે તો આપણીયા પણ વાદ્યોનતા અભિગાડી આ ગયા ગયા ગયા આયા દીદી ક્યાં ઇન સબથી વધારે છે બધાનું જ્ઞાન આવે છે આરતી બજાર નિર્માનું એટલે આપણે આરોગ્ય સાચી વાત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 માટે એટલે કામકાજ કરો તો લગ્ન માટે કામકાજ કરો આ રીતે આપણા હાથ પગ સારા હોય તો આપડે સારા કામ કર્યું હાથ પગ આપડે સારા ચાલતા હોય તો આપડે સારા કામ કરી શકીએ આત્મા બંધ કરો ને આત્મા એટલા કહે છે ચિંતા ઘટે એ વાત કઈ વાત હમ આ બધી ખરો બધા બધા લોકો ઉંદર અગર કરે ને ઉંધુ જ પડે પડે ચિંતા વધે એવું ફરી કારણ કે ચોનિય માંથી તો આવું જાય એક જણ આમ જોયા મારો નહી ભાઈ છે ભગવાન આડે ખોટી મગજ મારી કરે છે ભગવાન ઉધેર થાય છે આ ઘર ઘર થી લગીરામ સંતો આચાર્ય જેવું આ બધા બ્રહ્મચારી પૂછ્યો છે ક્યાં પૂછ્યું છે આ બધા બધા કર્મચારી પૂરતો હોય જ ને એનું માણસ છે મન વચન સાહેબ કે મન વચન સાહેબ થોડી જઈને બરાબર વર્ગારી બરાબર એ જ હોય જે ખબર જ ભયરી જગ્યા નથી એવું કઈ એવું કઈ દીધી ભાઈ એવું કરતો નથી કંપની મૂકી જાય છે તમે સમજ મળી કઈ રામાયણ મહાભારત આપણા ધર્મગ્રંથો છે તે સાચા છે સાચા છે સાચા છે સમજે માતા નથી એટલે ભણી લીધું એટલે આ ભણી ગયા રામાયણ મહાભારતી નક્ષત્ર રામાયણ મહાભારત બી ગયા અહિયાં પાછળ રામાયણ વખત રામાયણ મહાભારત એ બીજા ને કામ લાગે છે પાસે રામાયણ મહાભારત આપડે તમે પાસે યાદ છે એ બી પાસે ના જ આવે ને જઈ નથી પાછા જે રીતે ગયા એ લોકો એને જરૂર નથી અને જે હજુ માણસો માનસિક મત નથી આવ્યા એમને માટે આજે રામાયણ બાબત કોઈ પણ જગ્યા ના હોય એ બધું આ વિધાઉટ માય કોઈ કોઈ પણ થઈ શકે કોઈ ની લાયસન્સ નથી ગયું થાય ત્યારે મમતા સંપૂર્ણ ખરાબ સંપૂર્ણ ખરાબ જે હતી આ સભા બે ખરાબ લાગે ભગવાન ઊંધું બોલી જાય ભગવાન એ કોણ પણ થયા થયા મહિર ભગવાન થયા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન થયા રામ ભગવાન થઈ ગયા બધા થઈ ગયા થશે પૂર્ણ સ્વરૂપ ચોવીસ કીર્તન કરતા ચોવીસ બધા ભગવાન જ થાય બધા ભગવાન જેને પૂર્ણ સ્વરૂપ થઈ ગયા ભગવાન પૂર્ણ સ્વરૂપ હા અમે ભગવાન ના કહી શકાય દાદા ભગવાન ના કર્યું પૂર્ણ કરું થયું નથી બારું બહાર પ્રગટ થશે ત્યારે બહાર ભગવાન કે છે મારે જરૂર એ નથી આ પંદર અંદરવાળા નું ભજન ને તો બહુ સીધું આ દાદા ભગવાન હજી જે દેખાય જોડેલું કેશ બેક અને આ આખા બ્રહ્માંડ નો ભગવાન અહીંયા આગળ પાડ્યું છે દાદાભાઈ ને શું જગ્યા એ બોલ્યો ભાઈ જામી ગયું છે શું અને ફરી જ્ઞાન છે પ્રકૃતિ પણ લેવી સાંભળ સાંભળે બધા અમુક હાથ હોય ચાર હાથ હોય બતાડે કોઈને આઠ હાથ બતાડે છે અનંત જતી વાય તારી ભાવના કરે કે ભળે પછી શ્રદ્ધા હોય ને શું પડે શ્રદ્ધા ભરે છે એમ પૂછે કે કળિયુગમાં ભગવાન ને મેળવવા હોય તો ભક્તિમાર્ગ એ સાચો છે નિષ્કામ ભક્તિ ભક્તિમાર્ગ બતાવ્યો છે તો તે સાચું છે નિષ્કામ ભક્તિ કઈ રસ્તો ના ગણે એટલે ધરણ દેખાતું નથી એટલે હું કહે ભક્તિ કરું બધું ભક્તિ એના અવતાર મૂર્તિ છે એકાગ્ર થાય મૂર્તિ ની ભક્તિ છે એ તો ભક્તિ તો બહુ આગત હું ભક્તિ આ કેવાય ભક્તિ તો ક્યારે ભક્તિ કેવી હતી એવી તમારી ભક્તિ થાય નહીં આ રીતિ પડી કેવી એટલે એ ભક્તિ તમારે થાય નહી ભક્તિ ભક્તિ આ લોકો બાકી તો ભક્તિ છે નહી કરે એક જ્ઞાન વગર ભક્તિ ના થાય શું થાય ભક્તિ નો અર્થ આ લોકો સુધારો ભક્તિ એટલે એટલે આપડે સ્ટેશન પર જવું હોય તો ભક્તિ કરવી પડે તું એપ્રોસ નિયર જે ધ્યેય નક્કી કરીએ ત્યાં જવું હોય તો આપડે પહેલું શું કરવું જોઈએ બધા રસ્તો જાણવો પડે ના જાણવો પડે એટલે રસ્તો જાળ્યા પછી આપણે જેનું ચાલીએ નહીં ટુ એપ્રોચ નીયર એમ ની અરે એમ ન ભક્તિ એ પેલું જે પેલું કારણો એટલી ભક્તિ થાય આ તો લોકો ભક્તિ સમજતા નથી એ લોકો આ લોકો ભક્તિ તો જ્ઞાન પ્રમાણે થઈ કે જે નીરાબે એમ હતું એમને એક કે આ કૃષ્ણ આવ્યા હતા તે ઓલરાઉન્ડ એની બધી આ તો બધું એ લીધેલી ત્યારે એમની તો ચીટ બેઠેલી શું થયું એવું તમને આજુબાજુ નું સ્ટેશન શું જવાનું રસ્તો બધો તમારું પ્લાનિંગ હોય તો બસ તમારા સ્ટેશન ઉપર જવાનું થઈ જાય તો તમે ચાલો જેટલું ચાલો એટલી ભક્તિ રસ્તો જાણ્યા પછી રસ્તો જણાવ્યા કરવું પછી ચાલો એટલું શું થાય બટક બટેક કરવાનું જેવી આ ભક્તિ દેખાય છે એવી ભક્તિ નહીં ભક્તિ તો જ્ઞાન તમારું કઈ જ્ઞાન તમારું આ ભક્તિ હું શાના માટે કઉ હેતુ મારું કેવી રીતે ભક્તિ કોણ એ શું મારે ભક્તિ કરવા માંથી કરીએ ની ભરતી એટલે એના અંબા અંબાર કર્યો એનું ભક્તિ નહી ભરતી તો એની મેરે યાદ જ આવે તો આપડે અંબાંભાર કરીએ એનું રહેતો છે અંબાર રહે ભૂલી ગયે તો તમને ગુજરાત માં યાદ આવે છે કે સાંભળવું પડે છે એ યાદ કરજો મારે યાદ કરવાનું મારે શું કામ છે યાદ તો રહેતું નથી કેપડી નહીં આવડી ની યાદ રહે યાદ કરે મીઠું યાદ ના કર્યું એ ભક્તિ એ ટુ એપ્રોસ નિયર નિયર વિધિ તરફ એટલે વિધિ મળી જાય નવા લખી લાવ્યો નવા ત્યુઆર બારા બારા તુ હાલ એવું કઈ લખી લાવવા આપે જોઈએ એક રકમ લખી ના ગપ લખી ના હોય તો જવાબ આપવો જોઈએ મારી ચિંતા વધી ગઈ માટે મારી ચિંતા ઘટે તો તમે આવજો મેજો પાસે કઈ કારણ કે હું તાર દુકાન કઈ મારે માર જોતો માલ મળ્યો પેલું નાયલો વેચતો હોય આપડે કે રેશમી ખાદી અહી આ જ ઉપર લખ્યું નથી બોર્ડ માં તો મેં પૂછ્યું નઈ તરીકે ગતિ કરી દુકાન બધી નાખી આપડે આ દાખલો આપજો તો આજ નથી કરવી પડતી અને ભગવાન ને યાદ કરવા પડે એટલે તું આ કારણ ભટકત હોય તો કે દેખાય મને કે બાર યાદ જ કરવાના યાદ કરવા પડશે મેરાવે છે હા અમારે એની મેરે આવે છે કે ના રહે કેટલા દાડા યાદ રહે આ તમને યાદ કરવાનું કહ્યું તમને આ ગુજરાતમાં બીજા યાદ ના આવે એટલે આપડા લોક ભલા છે બિચારા એમને ખબર નથી આ દુકાનદારો બધું સમજાવે છે ગાડું આપડે ગોલ છે પછી જતા વેચ્યા હતા ખબર પડે કે ચિંતા કેમ થાય અને સાહેબ તમે ભર્યા તો મારી ચિંતા થઈ મારે બીજી દુકાનો નથી ગયા એવું ચોખું બોલવું જોઈએ મને તો લેફ્ટ રાઈડ લે તો ખાસ લાગે છે કે માગે આપવા તૈયાર છે મને લેફ્ટ રાઈડ ને ઉતરાવે કે છે ધર્મ પાય મારશું આને ધર્મ કીધું આ ધર્મ તો એમ નામ કે જે લુકડા ને હાબુ ગાડીએ એમાં વધે ઘટે તો વધ્યો અને ધરમ કરીએ છીએ હું તો આબુ બગાડ્યો પાણી બગાડ્યું ટાઈમ બગાડ્યો સમજાય બુદ્ધિ સમજાય ને બુદ્ધિ સમજાય ને કે આબુ ઘરે બધું લુગડું કા વધારે કબોટે પડે તો આપણે ના સમજે કે આબુ કઈ જાતનું ઘટવું બધા મળ્યા છે બધા મળ્યા છે બધા મળ્યા છે બધા કાગળ લખીને જોડે વ્યવહાર કરતો નથી કાગળ લખવાના કોઈ જોડે વ્યવહાર નથી કરતો કાગળ લખવાના કાગળ લખવાનો વ્યવહાર કેટલાક મળ્યા બે ત્રણ મળ્યા ઘણા મળ્યા છે અત્યાર સુધી પાંચેક જણા મળ્યા વાળા બધા ભગવાન ભગવાન બધા કૃષ્ણશંકર શાસ્ત્રી આવેલા એ બી વિષય કૃષ્ણશંકર ના બધા નઈ આપણે માનતા હતા આપડે એવું નથી કે એક જ વ્યક્તિ ને માની છીએ ગુરુ શોધતો એવું કેમ નું કેવાય આ તો માલ અમને લઈ લીધો એમને લઈ લીધો લઈ લીધો અને પછી જોયું બાર આ તપડા એથી ખરાબ બગડ્યા ઉડતો ખબર નઈ કેમ કે પ્રવીણ વિજય મહારાજ આવ્યા હતા પ્રવીણ વિજય કૃષ્ણશંકર શાસ્ત્રી જાણીતા માણસ પછી બીજો સ્વામી પ્રમુખ સ્વામીતા નથી દુઃખ ઘટેખા ન પ્રમુખ સ્વામી ચોખ્ખા કયા હમણાં અંગે પડ્યા છે પૈસા લઈ અને મંદિર જ બહુ થશે બીજું કશું બચતા નથી પછી મને પૂછાવડાવ્યું મંદિરો બોલવા સારો મારે કેવું પડ્યું છે કે મારે ઘર માં ના થાય મસ્જિદ ના થાય એટલે એવું તો મેં પૂછ્યું નથી એમના ઘર કોઈ પહોંચ નથી નથી ઘર માં કોઈ બે સારું છે માણસ બોલા બે ને કેટલું બધું સારું છે તેક કરિયા અમદાવાદ માં મોટા ને છે ના સાહેબ મારે આવતું કોઈ જાતરી હું જોઈ રહ્યો મારી પાસે અવરું બોલું ત્યારે બહુ પણ હાથો લડ્યો નથી બરોબર સેઠિયાઓ અમદાવાદ ના સેઠિયાઓ બહુ પણ હાથું લડ્યા નથી એક લાઈટ જાત્રા માટે માંગેલા છે તે હાથ વર્ષાઈ દવડાય કરશે જીવી રહ્યા છો કે ઘણો સુખી શું કે છે એમને સુખ કઈ રીતનું લાગે તણસ છે ને બહાર નીકળી મારા જેવો નથી આ બધા મજૂરો છે આ બધા મિલનો છે ભાઈઓ મારા ખાઈ ગયા તું ભાઈ નું ખાઈ ગયું ભાઈઓ તારા થઈ ગયા એનું હોય તે ખાઈ જાય છે ભોગવે ન્યાય કહ્યું તમારાગો દે તો એવા હોતા નથી પણ તમારો હિસાબ એવો બેન એમ કે તમને ઇફી કાપી દીધો થાય પૈસા ગાઢી ગયો હા કુદરત નિરંતર ન્યાય જ કરી રહી છે નિરંતર ન્યાય કરી રહી છે આ કોટો અન્યાય કરે તમને સમજાય ને સમજાય નઈ હું બઉ ટાઈમ બેઠો બઉ ઊંડી વાત છે મેં તો એવું ચોખ્ખું લખ્યું ઈન્ડિયા ને કે ભોગવે ની ભૂલ તે લોકો ઘરમાં ભૂલ મૂકી રાખેલું વાંચી રાખેલું પણ ટ્રાન્સફર ભૂલ એટલે છોકરા છોકરાઓ શું કે કપ્રકાવી પડી જાય ની એટલે છોકરા બધા મોડા મુંબઈ માં રસોડા ભોગવે નહીં ભૂલ કોઈ ભોગવે રસ્તામાં જતો બે હાજર દોઢ લઈ ગયો લઈ ગયો એટલે હા અત્યારે છે સમજાય એવી વાત છે તમે જઈને છોડ છે દાદા અમીન તો પછી આ ત્યાં બધા ભાઈબંધો જૈન હતા ઓડરબર દિગમ્બર બંને ભાઈબંધો દિગંબર બધા હતા ઈડર માં ઈડર માં ભાનુ વિજય કેમ અમારા થી એવું ના બોલાય તમે હા એવું બોલશો નઈ તમને ધોતા નહીં આવડે ને મને તો બધા અમારી પાસે દોષી ના દેખાય દુનિયામાં આ વર્લ્ડ માં એક પણ માણસ એક પણ જીવ દોષિત દેખાય નહિ સંતો મહાત્મા એવું જ કે છે ને હે સંતો ના મહાત્મા એવું જ કે છે ને સંતો મહાત્મા બધા એવું જ કે છે ના ના એમને દોષિત દેખાય બધા મળે હા આવડી મોટા એવો નથી ત્યાં ના મળે લાવમાર્ગ માં ખગડા બધા બોલા ખે બધે અહંકાર બડી બડી વાતો હા ના એ તો જરાક જરાક કહે કે તમારા માંથી એમ કહ્યું ને આપડે કહીએ કે તું કાઢ્યો નું કાઢ્યો આઈ જા હું ખાપરો તું ખોડી હા તારી ખાવા મત આવ્યા જે લોકો સારું કામ કર્યું છે ત્યાં જઈએ ત્યાં કઈ બેઠક સારા જેટલા અહી આવ્યા બધા એ અહી પૈસા લઈ ને ગયા પણ ઇન્ડિયામાં સારું કામ કર્યું સમાજ નું સારું કામ કર્યું આ છે તે આ સારું કરે થયા છે આપડા પ્રમુખ સ્વામી બીજે ખોડાવે ચાવી ખોડાવે બીજા આવી રસ્તે એ બધા ચડાવે અને જે તે રસ્તે ઉચે બીજું જ્ઞાન પણ એ હોય ને એ તો જ્ઞાન નામનું ના હોય અને બ્રહ્મ સ્વરૂપ લખે પા